ધારણ કર્યા હતા ને પોતાના મુખાર આગળ પરમહંશ તથા દેશ દેશના હરિભક્ત ની સભા કરાઈ ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ महाराज ने ने प्रश्न जे भगवान मात्र ने वासना ना रहे ने एक भगवान ने वासना रहे तेना बे साधन एक तो भगवान ने ज्ञाने सहित वैराग्य अतिशय ना ભગવાન ને ભગવાન નો નિશ્ચયારાજ બોલા છે એ પ્રશ્ન ખરો ને એ બે સાધને કરીને જ ભગવાન ની વાસના રહે અને બીજા પદાર્થ ની ના રહે તે ખરું અને જો એ બે સાધન ના બે સાધન છે તેમ ત્રીજું પણ એક છે તેમાં સાવધાન પણ વર્તે તે ક્યા તો તથા સ્ત્રી એવી રીતે પંચ વિષય ના ત્યાગ સંબંધી નિયમ ને દ્રઢ સાવધાન થતો પાડે वैराग्य भगवान, भगवान, भगवान, भगवान प्रीति न પછી વલિશ્રીજી મહારાજ ને સુખ મુનિ એ પ્રશ્ન પૂછ્યો છે મહારાજ જે ક્રોધ છે ભગવાન વિના બીજા પદાર્થ ની વાસના ક્યાંય રેજ નહીં એક વાસના રેવાગ્ય થી વાસના ટાળી નાખે ને એક ભગવાન માં પ્રીતિ કરે એવું સાધન છે એટલે મહારાજે કીધું કે એ વાત મહારાજે કીધું કે એ વાત ખરી અને ભગવાન એટલી બધી ન હોય તો નિયમ એને રાખતો જાય બે પ્રકારના નિયમ કીધા પંચ વિષય ના ત્યાગ સંબંધી નિયમ અને ભક્તિ સંબંધી નિયમ એ બંને ને વધારતો જાય તો ધીરે ધીરે એને પણ ભગવાન સિવાય બીજા પદાર્થ ની વાત શું કહ્યું તો પડે ને ત્રીજો એક સીધો રસ્તો બતાવ્યો ઓલો પ્રીતિ ને વૈદા જ બે કીધું એક બીજો ઉપાય છે કે ભગવાન કીધા પોત પોતાના પણ હવે છે તો આછું આમ બરાબર ટકાવી જવું બધી વાસના ન હોય તો હશે એમ થાય એને માટે લાગવું પડે પણ ચોખ્ખું થવું નથી અને આપડે ચોખ્ખા જ છ એને લાગુ પડે નઈ બરાબર એમ જ આપડે માગી થઈ ને કે આપણે ચોખા એટલે એમ કહો આ મારાજ ને મોટા સાધુઓ બેસી અને બધી વાતોઓ કરી સાધુએ લખી લીધી આપણા માટે હે માટે એમ બધ માનતા હશે મહારાજ ને સુખમુનિ એ પ્રશ્ન પૂછો છે તે શી ઉત્પન્ન થાય છે તેનો ભંગ થયો ત્યારે તે કામ હતો તે ક્રોધ રૂપે પરિણામ ને પામે છે માટે એનો તો એવો સ્વભાવ જ થયો એમાં ક્રોધ ઉપજે એમ થાય તો પણ એમ છે કે નહીં બે નું ઓલું કરે તો થાય બે તમને ઓલું થાય તો થાય ક્રોધ થાય ફેર શું બીજો ક્રોધ તમે બધા સ્થિતિ વાળા થઈ ગયા હજી ક્રોધ ને જીતી લીધો ઉલાસુ એટલે તમે ક્રોધ ને જીતી લીધો અમારા દેવા નો જાતો નથી હશે ને એવું ભય માય ભૂલે ત્યાં ખી ના ઓછો કોઈ જાય તમે જેટલી લીધો કરો આવે નામ દેખાય નજરે તો કોઈ ટોકો તમે તો શુદ્ધ થઈ ગયા બધા જીતી માર્યો તો આવ્યો મારા ઘડી શુદ્ધ થઈ ગયો તમારા બધા આપણે તો કેવું પડે વાંચવું હેલું છે વિચાર કર્યા કરું ક્રોધ ને જીતવો તો જોયું જીતે છે અરે ભાઈ બહુ મેળ કરું તોય બળી છલતી જાય પાછું ધ્યાન તો કારણ કે આ દેહ પડી જશે પછી ક્યાં હું ડખો આવવાનો છું મૂકી તો દેવો પડશે પણ તમને નો જવું કોક ને પ્રવર્તારૂપ કરો પણ મારી લીધો ને કોક ને આવડું હોય કારખા નો ટકો ને પ્રવર્તન તો કરવો તો પડે છે ગોખાઈ જ ગયો અને પાછા નવા ગોખાવો છો તમે જૂના છો એ નવા ગોખાવો શાંતિ આનંદ કરવા મરડાય મને ખબર હોય કોઈ કરે એવા ઘાટ થાય થોડાક થાય હું એટલો તો જ્યાં કરું એટલે એ કઈક મારી પાસે ગોખે તો ખરે નથી પર્યા ક્લાસ માં જવું પડે એટલે ભણાવવું પડે પણ તમે આ સાધુઓ માં કોઈ ને શીખવો અમારે દેવ પ્રસાદ સ્વામી તો કોઈ ને કઈ ને એટલે એને હું જ માયા માં ફસાયો એમાં બધા બાર નીકળી ગયા માયા આવેછા ન કેવાય પૂરા થઈ ગયા સિદ્ધ થઈ ગયા સિદ્ધ ને પછી સાધના નો હોય આપણે સિદ્ધ થઈ ગયા ફેર્યા હવે સિદ્ધ થઈ ગયા બોલો લ્યો હલો જાણી પોતાની ઈચ્છા એ કરીને અનેક જીવો ને ધર્મ મર્યાદા માં રખાવવા ને ભગવાન ને માર્ગે ચડાવવા એવો શુભ સંકલ્પ મનમાં ઈચ્છો હોય અને તેમાં પ્રવર્ત્યા હોય अने इक जीव धर्म मरिया मरिया क्रोध कर सारू न મારા જરા છુટી આવી પણ તમારે કરવો છે નઈ એને પછી છુટી શું કઈ માલું નઈ છૂટી તેને આચરી ને હજારો માણસ રહ્યા હોય તેને કઈક રીસ કરીને કયા વિના કેમ ચાલે આપણે રીસ જ કરવી ને મોટા પુરુષ ખરા ને બધા વધારે નો ખબર તમે જીતી ગયા ક્રોધ વિચાર કરે તો ખબર પડે ગુણાતન સ્વામી છે બધું થઈ રહેવાનું થાય એટલે પોતે નીકળતા જયારે બાર મળે નીકળે વાઇ ને પાછી કરી લઈ એટલે વધારે ન પડે નિવેલ વધારે નુકશાની માં ન જાય હોળી રાત્રિ ના ક્યાંક હોય તો પાછો આટો મારી દોડી લઈએ ત્યારે આપણા જેવા આવું હોય આપડે એમાં શું હું લતા હોય એમાં દોષ કાઢીએ એ આપણું કામ કરું ને બરાબર ને પણ તમને આ પોતાના માઇના થઈ ગયા હોય કોઈ કોઈને કઈ જમતા જમતા અહિયાં ઠુક્યું હોય એ નખાય તમે ઘર માં બરાબર કેમા અને અવેડે પાણી પી લેવું તો એમાં દરેક બરાબર છે જમવા બે પાણી ન જઈ રમાણી ખાઈ અને પાણી પડખે રાખે જોઈ જોઈએ ખબર શીખો પાણી રાખે હવે શાસ્ત્ર ને પૂછો પાણી વિના જેમ માં બેસે કઈ ખબર નથી આ પતરી ના બેઠા ના નાખો તરત બેઠે મોઢે ઉભો થઈને પથરી ધોઈ નાખે શીખવાડે આમ થાય એમ કોઈ જૂનો કોઈ શીખવતો હોય ભગવાન જો મહાપુરુષ બધાય પેલાથી કહેવાય ગયા ઢોર ની ક્રિયા બીજા ઢોર ની ક્રિયા શીખે આવ્યો જ નઈ એનો વાંક એ ગયો આ બધા એ મળીને એને ઢોર બનાવે ટલે મારે ડોર ની પાસે થી સેવા લેવાની વાંધો નહી તમે એમ કરો છો કે ને સાધુ નું આયુ સૌ વચન ખી જવું નહી શકે હવે આપડે તો ખી જાય ના એટલા ઓછા સાધુ કેવાય આ પૂરા સાધુ બધાય મોટા સમજવાનું નાના એ નહી પછી હલો તમારે આશરે એટલે તમારું પંથ વધારવાય અને શીખવાડવું જ નહી શીખવાડવું તો તમારે જ નોખા પડે પાછવાડ તો હશે એમાં જે ભગત કહેવાનું ક્રિયાઓ છોડી એ તો કોઈને શીખવે નહી તમારે અને આ ક્રિયા માં રહેનારા ઈ કોઈને નો શીખવે બરાબર આ તો આમાં આવ્યું હોય મારે યાદી અને અમારે આમાં કોક સેવા કરતો હોય ને એ સેવા છોડે બીજો બદલે આવ્યો એટલે આવડો જાય પછી દેખાય ન દરવાજા બહાર જ રે આવું કઈ કથા વાંડતા હોય તો ધીરે ધીરે આવે તો વાહ જઈ જાય તમારા જેવો આગળ બે તમે ઓળી ટોળ ક્યાં ધરાવ ના ટોળ ક્યાં ગને મુક્તા સ્વામી ક્યાં બે તા ક્યાં બેંભળ મુક્તા સ્વામી કેવા છે કે એમાં શું કરીએ છે એને તો કોક જ જાણતો હોય તમે બધાય હાર છો મંદિર ના સાધુ કરતા એટલું હર પણ મારી દ્રષ્ટિએ તો અને પાણી પીનારા તમારે વખાણ કરવા એટલે કોઈ ને શીખવાડ પણ છે કોઈ નવા શીખવે અમે જાણીએ કોઈ ન શીખવા કોઈ ન અક્ષર સામે વૃદ્ધ છે તો શીખવે કારણ કે હું મહાપુરુષ થઈ ગયા હવે આપડે બરાબર તમે અને આ કઈક આચુવા માં છોકરા ઈ છે એટલે એને ક્યાંક સુજવું પડે કોક ને પડે એના ભાગ આવે અને તમારો તો હારું કઈ નહી વેર થાય તો ભક્તિ જન ધન્ય થાય આપણે શું એમાં આખું સૃષ્ટિ ધ્યાનમાં નથી કે આપણું ધર્મ શો છે સાધુઓને ધર્મ તો શીખવાડવાનો ચાલતા ચાલતા આંખ તો દેખતી જ હોય ગઈ આમ નો થાય આમ થાય આમ થાય આમ નો થાય આંખ તો જોતી જ હોય ધર કે રોકવું જાય જવાબદારી નથી છોકરાઓ કામ કરતા હોય કરતા હોય પણ ઈ એકલા બેઠા હોય ને બંડો પડી જાય ખોબ મોટો પડે ધકે છોકરા ના ઘરવાળું એનો એ લો છો પણ છોકરા ને કે સા નીકળ્યા એક મહાપુરુષ મોટા થઈ ગયા ને તમે તમારે મોટો થાય બધાય સાંભળી લીધું ને મેં તો કરી લીધું એટલે આવડે ક્રોધ જીતી ને બે આવે તમે ભક્તિ જન્દા પડ તો વખતે ક્રોધ આવે પણ આમાં કોઈ ભૂલતો હોય એને દેખી ને ક્રોધ આવે ને ભાઈ તમારે સાધુ નહિ બોલવાનું માળા લઈ ને બે એના તો ભાઈ મૂર્તિ નુકસું કરી દે એટલે આવડું કઈ દેખાય નઈ તમારે ક્યાંય લગભગ હું કેતો નથી ખારું છે મોડું છે મીઠું છે કઈ પણ હો કારણ કે આપડે થોડા દાડા પછી તો વહી થતું હશે હું નહી થતું હોય એને સંભાળવાનું નઈ એટલે મને હવે મોકલી દીધો એટલે પાણી પી લો જુના સાધુઓ ગુરુઓની પાસે કેમ રેતા નથી એટલે જોઈ સાંભળ્યું એટલે એટલે યાર મહાપુર એટલે જૂના થયા પછી તો એ સિદ્ધ થઈ ગયા કહેવાય એટલે એને કઈ શીખવાનું ના હોય મહાપુરુષ કરા ને એટલે જૂના થયા પછી તો એ સિદ્ધ થઈ ગયા શીખવાનું હોય આ નહી ને આભળવી તો કરવું પડે આજે આપડે તૈયાર લીમડાની દાલ ની જોત જેવા ગયા જોય હલો બદલાયું લીમડે તો આટલું બદલાયું શું બદલાયું તળગઢામાં રહેનારા એને સ્વભાવ બદલાવ્યા હશે ને બધાય આમાં આવ્યું એટલે કયું કે આને ખીજા પડે થોડું મારા પક્ષ માં એવાય થોડું પણ હું બઉ માનતો નથી મારું એટલે એટલી મારી ભૂલ પડે અને તમે બધા ભારે ડાજા થઈ ગયા મારાથી આવે એટલે મારે તમારી પણ શીખવું જોઈએ શાંતિ રાખવાનું થાય ને બળતું છે કોઈને ન બળ એટલે એક નાનંદ કરવો ભગવાને આવું દીધું હવે આને ભોગ ભી લેવું ફેરફેર મળી ગયી એટલે બરાબર ભોગ માં હું મારે સેવા કરતો હોય ત્યાં લગી કરે છે આપડે પણ જરાક જો મેલાઈ ગયો પછી આમ ન જોવે જોવે નઈ તમારે આવડે મોટે કોઈ ને ધ્યાને ન હોય ગયો સાધુ તરીકે શીખવતું હોય શીખવાનું બધા છો ને સભા સભા તો ક્યાં નથી થતી મંદિર માં એટલે સભા માંથી શીખાય છે તમારે કોઈ ભારે મજા મંદિર મેળો લ્યો કોઈ ને કે આમ હોય આમ ન હોય એમ કોઈ શીખવાડે બિહારી હાવત જેવો દેખે છે એટલે બીએ છે એટલે ભરકી ભરકી ભાગે છે બધા સાધુ માટે બીજા ભડકે એટલે હાવ સ્વામી નારાયણ તો સ્વામી બાલ મુકુજી ના સ્વામી પુરાણી સ્વામી દેવ પ્રસાદ સ્વામી નાણસિદાસ સ્વામી અક્ષુ સ્વામી બધા જોતા ને ત્યાં જોયું એમના નજરે કઈ દ્રષ્ટિમાં તો દેખાતું નથી એટલે તમારી દ્રષ્ટિ એ બરાબર છે મારી દ્રષ્ટિ ને વારંવાર મારું દિબો અને ક્રોધ તો ત્યારે ના થાય તેનો ત્યાગ કરી દે તમે ત્યાગ કરી દીધો છો ક્રોધ થાય બિલકુલ અને એકાએકી વનમાં ફરતો રહે પણ એમ તો એમનાથી કેમ કરાયમુ કરવા અને તેનું જે કલ્યાણ થાય કરીને સમજ્યું છે તથા એવી રીતની જે ભગવાન આજ્ઞા એનું મહાત્મા જાણ્યું છે બરાબર જુના ને નહીં ભગવાનિ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલે મૂર્તિ નું સુખ આવે બધું ઓલું મારે ભાઈ લાગવા જેવા મારું કલ્યાણ તમારા માં છે ને જો ગોંદ ભાઈ માં ના પડે આ તમારે નાના છોકરા ને હાજવવા એ કામ અઘરું વિશે સહેલું બિલકુલ કરે છે શું એ કઈ જ્યાં કઈ આપણે દોઢ મહિના બઉ વિચાર પીડા કરવું બોલવું નહી બોલવું નહી બોલવું નહી પણ બોલાય જાય બોલાય તો કેવું પડે આવડું મોટું હલાવું કેવું તો પડે જો આ જૂના કોઈ સેવા રીતે શીખવાડે સાધુ ને હવે હું મારો નહી માતા હોય કઈ નૂર્ખ માં મૂર્ખ આ મોટે એટલે એને કહું એમ ને નથી બોલતો કઈ દો એ બિચારા ગુરદોસ્ત છે એના પ્રેમથી કામ કરે વાંધ છે પાછી કોઈ કોઈને શીખવે જ નહી કઈ મહાપુરુષ મજા કરો અનુભય સમજી ગયા બધી પણ એ ખારું મારે તપ તો થાય મન થાય મજા આવે પછી માળા ફેરવે એને કોઈ નહી કહેવાય મહિમા ગાય એનો એટલે ઈ આનંદ માં મહાપુરુષ થઈ ગયા દુનિયા નું માન સન્માન લેવું છે આવડા ને શીખવાડવું નથી બરાબર બાલ સ્વામી નાય પુરાણી સાધુ આને તો ઊંઘે જ નહિ તમારે ના મોહન પ્રસાદ ની બેઠક ખીચવું હોય તો એને બઉ ન કેવાય બીજા ની ઓછું તો પીધું છે પણ આ બીજા મહાપુરુષો બહુ છે ને કઈ નો કોઈ નુષો કઈ થર્મ બસ જેને કોઈક મોટા સાધુ સંગાથે એક થયું હોય ને તેના વિશે પોતાના કલ્યાણ થવાનું સ્વાર્થ માન્યો હોય ને એમ જાણતો હોય આ સાધુ થી જ મારું સારું થશે એવો હોય તેને ક્રોધ નો સ્વભાવ હોય તો એ ક્રોધ ને મૂકી પદાર્થ ના લે સારું પદાર્થ ને અર્થે સાધુ સંગ્રહ કરે છે તથા સાધુ નો માર્ગાનો અને બુવાન હોય સમજવું હોય ને તુચ્છ પદાર્થ સારું સાધુ સંગ્રતે ક્રોધ કરે તો તેની બુદ્ધિ રાજા ના કામદાર જેવી વ્યવહારિક જાણવી પણ સાધુપણા ની બુધિ એને આવી જ નથી એમ સમજવું ગીતિ વચના વર્તન એવી રીતે અંત્ય પ્રકરણ નું ચોત્રીસમું વચના વર્તન થયું